બા નિકાલ કરવાનો તો થઈ ગઈ કુરી આ પાંચમી આમને આપું છું કઈ કે ચાર થઈ ગઈ બોલી બતાવી ચાર ચર કઈ આન્નાતી રિયલ વિલેટ્યુ કે જે તો રિયલ રિલેટિવ હા ચાલી દેને ટીવી પર રી આવી દીદી તો કે જે વ્યવસ્થિત જે હોય એમને મોડે ના કેવું ખરાબ લાગે આપડે મનમાં ફાઇલ આવી મોડે તો બાપુજી કેવું અમેરિકા ની અંદર ફાઇલ કેતો ને નામનું બેંક માં એકાઉન્ટ છે ને માલવિકા નામનું એવું નથી દેખું છે વસંતેના રે સુધાસ નથી આપડે સુધાસભાઈ કર્યું અત્યારે ત્યાં દ્વારતા નથી એટલે પછી થાય છે હવે તારા ખબર પડી કે ચિંતા થઈ ગયો રિલેટી છે એટલે હવે આપણે સુધાર્થ ના ચોપડો બચજો સિદ્ધાર્થ ના શું લખવાનું જેટલી આંખના પાસે એટલે સમય થયા શું કયું જેટલી આજ્ઞા પાલશે તો જમે થશે જેટલા વખત દર્શન કરાવશો તેટલા વખત આ પુસ્તકો છે આક્રમ વિજ્ઞાનનો એ જમે થશે આક્રમ વિજ્ઞાન માસિક ચાલે છે એ વાંચશો દર મહિને તો જમે થશે એટલે જે તે આ તો આપણે જમે થાય એમ કરવા જેટલું બને એટલું પોસિબલ બરોબર હાલ છે સુધાર્થ માણો છો આપણો બરાબર સુધાર્થ માણો છો આજ્ઞા એટલું થોડું જમે થશે અહીંયા દર્શન કરશો તેટલું જમે થશે અને ચોપડિયો વાંચો તેટલું બધું ગમે થશે આપણા આટલું વિજ્ઞાનમાં પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે શું કરવાનું તે આગળ દેખાડ્યું હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાને એવું કહ્યું જ્ઞાની પુરુષ ની પાસે જ પડી રહેજો શું જ્ઞાની પુરુષ ની પાસે એટલે વાતાવરણમાં રહેવાની આપણને એટલે એની પાસે પડી રહેજો પણ અત્યારે હું તમે કહું મારી પાસે પડી રહ્યો એવું કઉ તમારી ફાઇલ હોય બુમા બૂમ કરી આયા છે સુમત સુમતભી સુમતભાઈ આયા છે માલિકાબેન આવ્યો છે એટલે હું તમને કહ્યું તમારો ફાઇલો નિકાલ કરો કે આ કંઈક પહોંચે એવું બરાબર એટલે આ ભગવાન કહ્યું એવું પહે રેવાયું એવું નથી મારી પાસે ને તો એને બદલે કંઈક બીજું કઈ કરવું તો પડે ને આ ના થાય એવું બીજું એને બદલે કંઈક જોઈએ ના જો ના જો એને સબસ્ટીટ્યુટ તો જોઈએ ને કંઈક આ તમારે કોઈ પડી રહેવાયું હોય તો તમારે આ પડી રહ્યું છે પણ આ બધાને કંઈક ના રહેવાય ને ભાઈ લોમાં બૂમ કરી ના દે આખી રાત તો એટલે તમારે શું કરવાનું કે રાત્રે સુઈ જાઓ જ્યારે નવ દસ અગિયાર લાગે એનો મને વાંધો નથી પણ હું સમજ અહીંયા થોડી સ્ટેપ છે દાદા એમ કહેવા માગે છે કે તમે રાતે સુઈ જાઓ ત્યારે દાદાના પેસને વિઝ્યુઅલાઇઝ કરીને દાદાના પેશન કરી એટલે દેખાશે તમે નક્કી કરશો ને એટલે દેખાશે એટલે તેનાથી પછી પછી એમ કરતા કરતા એને મેરે ઊંઘાઈ જશે આમ ગોઠવડી કરશો ને તો બે મિનિટ પાંચ મિનિટ કે દસ મિનિટ કે પાંચ કલાકમાં ઊંઘરાઈ જશે સમજે અને અડધો કલાકે આવશે અડધો કલાક પાણી પ્રમાણ કરવાનું તમારે આ દાંત ઊંઘી જવાનું શું થાય આમ ગોઠવણી કરી ઊંઘાઈ જાય ને એટલે આખી રાત પાણી પડ્યા કરે સવારમાં બહુ જી ઊંઘી નીકળે આ ફરી સમજ આવશે મારી વાત હે હવે આટલું બધું કર્યું છે ત્યારે આ બધી વાત પૂરી ઘણી વાત શિવાર સમજી લેજો હવે રાત્રે આવું કઈ સુઈ ગયા અત્યારે મેં જ ઊંઘ આવી જશે હવે હું બસ જલ્દી આવી જાય બે જ દિવસ મંગાવતી હોય તો સુધી ઘડી લાગવા જ એક માસ તો મમ્મી એમ થઈ ગયા બે જ દિવસ બેન ખાડી ઘડી જાગ્યો હું ના કરીશું આમાં બુદ્ધિ ડખો કરે છે આ જે હું કઉ છું ને આ લેડિઝેશન કરવાનું તે બધું બુદ્ધિ શું ડખો કરે કે બરાબર મૂર્તિ બધું બોલ બરાબર બોલ દેખવા ના દે સમજે કેનો વાંધો નહીં આપણે અમુક અમુક આપણે નક્કી કર્યું દે તો ભાઈ અમશું ભીમ દેખાય નહીં તો એ બહુ થઈ ગયું સમજે એટલે આપણે બુદ્ધિને એમ કહી દેવાનું કે આજની રાત જરા હવા કાલે બપોરે જમવા આવજે કંઈ આજની રાત મને ફીટ થઈ જાય બધું સમજ ને બુદ્ધિ શું ડબ્બો કરતી તે એક માણસને દહી બનાવવું હવે દહીં બનાવવા માટે ભૈયાનું છે એટલે ફેર છે ફેરને કહે છે કરી લે અમારે એક માલ દૂધ છે એનું દહીં કર્યા મને સારું એ રીતે ચિકન બનાવાય એટલે ભૈયા છે તે દૂધ ગરમ કરાવી અને મેં આટલું દહીં રાખીને હલાવી અને પછી કહે મૂકી જ આવે અવારમાં ચોફલા દહીં થઈ જશે ત્યાં શું કહેશે એમ જોવું તો પડશે ને એમને અંદર થતો ચોફલો કહેશે એમ શું થાય તો ને મારે ધોવું પડે ને પણ ઉઠો નઈ તો આમાં બુદ્ધિ બુદ્ધિ ને કહે ચાર મિનિ રા કરી શકું બોલું ને કાલે હવા બપોર જમવા આવશે આવશે એને તમે કશો એટલી જ વાર એને એવું નથી ના કરે ઘણા વર્ષો ને આપડે એટલે તમે કહેશો કાલ બપોર જમા આવશે કાલ બપોર સુધી કાચું કાલ બપોર સુધી ઉભી નીકળે પછી એમ ક્યારે કરે અને પછી કાલે મને આ વિગત કઈ છે એવું નથી હું તમે બે ત્રણ કલાક રાખવા કલાક માં આવીને જ પાછું ફરી પાણી આગળ પાણી ફરી દઉં ને એટલે ઓછું રહેશે ફરી પાછા મારી આગળ ગુરુ પૂર્ણિમા ઉદેગર ચાલુ હતો દાડો આવી તમે હા મહી વલરાક દાડ વરિયાદ કરવા નઈ રેસ માલિક સિમ્પુલ ફરિયાદ બધું ફલવા ત્યાક થઈ જશે બધા ને લાગુ પડે છે ત્યાં આવવાનું છે અને દાદા ને મળવાનું છે બધા મળવાનું પૂછતો નઈ હા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પેલાનું ના લીધેલું તેવું બીજા બધા મારી અને ભૂલચુક થઈ હતી હું સુધારી આપું કાલે વિઝિટ કરે એ બોલતો માં દશા કેવી હતી ભૌતિક સુખોમાં જેની ભૌતિક સુખોની ઈચ્છાઓ છે કે મુઢાત્મા દશા છે બહિરમુખી બહિરમુખી મૂઢાત્મા દશા આજે તૂટી ગઈ આ અંતરાત્મા એટલે આત્મામાં સુખ છે એવું તમને ખ્યાલ થયો એટલે અંતરાત્મા દશા થઈ આજે એટલે ઇન્ટીય ગવર્મેન્ટનું સ્થાપન થયું જેમ ઇન્ટ્રીયન ગવર્મેન્ટ સુધી ફાયલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી આ ઇન્ટ્રીયન ગવર્મેન્ટ સ્થાપન રહેશે અને ફાઇલો પૂરી થઈ ગઈ શું અસ્તિત્વ જીવ માત્ર નું છે હું છું એવું ભાન છે પણ શું નથી ત્યાં જ તમને શું ધાત્મા છું એ ભાન થયું તમને ચાલો એટલે પૂર્ણત્વે એની મેરજ થયા પણ મારી આજ્ઞા સમજી લીધો શું ત્યાં સુધી આવી કશું આપડે તો આપનો ધર્મ એ આપણો ધર્મ અને આટલા બધા નામ છે બે ધર્મ છૂટી ગયા હાધ્યાસ છૂટી ગયો હા અભ્યાસ છૂટી ગયો કર્મના કરતા નઈ રે તમે નવા કરતા અમારે આજ્ઞા ભેદ બંધ થવાના પછી જૂના ડિસ્ચાર્જ થયા કુ થશે જૂના કર્મ ડિસ્ચાર્જ થયા કે નિરંતર ચાર્જ નહીં થયા જૂના કર્મ ડિસ્ચાર્જ થયા કે ભગવાને શું કહ્યું કે જે તમારે સંસાર ની બહાર નીકળવું હોય અને સંસાર ની મીઠાસ ના ગમતી હોય તમે ના આવતી હોય મીઠાશ અને તમારે પ્રશ્નોત્તરી થી જ કામ થશે ગયા છે બરોબર ને પ્રશ્ન પ્રશ્નોતરી છેલ્લા નું છે અને પ્રવચન એ તો વચનો કે છે ચોપડી પ્રવચન કરે માણસો પ્રવચન કરે પણ પ્રશ્નો પૂછી અને આખી ગીતા પ્રશ્નો અને ઓપન થઈ ગીતા પ્રશ્નો પૂછવા મહાવીર ને પૂછી અને પ્રશ્નો પ્રશ્ન પૂછવાથી બધું સમાધાન થાય અને નિવેડો આવે અને પહાડ ના પ્રવચન તો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 સવાર થી ઉઠીને સાંજ સુધી તો કર્મ જ કરીએ છીએ ભગવાન નું નામ લેતા ના પગ કરે છે કે તમે કરો છો આ કરે છે કે તમે કરો છો ભગવાન કરાવે છે ભગવાન કરાવતો હોય તો એને ગુર લોકો શા માટે ચોરીઓ કરે છે મગનભાઈ મગનભાઈ મગનભાઈ જાણવું છે ને સાત વાત વાત જાણવી છે ને એમની તો ભગવાન આવું જો કરાવડાવે પૂજા કરવાનો યોગ આવે समझो आगला कार्य करेलाइन हूँ આપડે પૂજા પાઠ કરી ભગવાન નું નામ લઈએ આવે ને? તમે આવી સારી જગ્યા પર ગાડી પર બેઠા આઈડલ રહો બીજા લોકો કેવા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 પેલો પ્રશ્ન તો એ વાત છે પણ તમે ખરેખર કોણ છો તો એટલું જાણવા માટે હિન્દુસ્તાન માં જન્મ છે અને સારી જગ્યા તમારો બીજું જાણવા જેવું જ નથી બીજું બધું કર્મ ના એ બધા એ ચિંતા કરશો છોકરા મોટા થયા કઈ છે એ તો મુક્ત પુરુષ હોય કોઈ મુક્ત પુરુષી મનથી બુદ્ધિ ના જાવતા તો આવ્યું કરે નહી આ જગત તો લોકો કાંથી માયા નથી જો હો નું બધું જાહેર થાય હીરો નીકળ્યો સત્સંગ કોને તમે જે સત્સંગમાં જ આવશે ને એ તો પૂર્વકર્મ કરાવશે પણ તમે શું કર્યું તમારે જો કોણ જાણવું હોય મારી પાસે આવો તો તમને જણાવે એક શબ્દ જણાવે દાડો વડે ને તો પુસ્તક માં કહ્યું છે ના જાણ્યું કોનું નામ કેવાય નહીં મગરમી સીટ પર ના દેવા કે પોતાની સીટ પર બેઠો જાણ્યું એનો અર્થ કયો રહ્યો કલેક્ટર ને કલેક્ટર અને કેવાય રાજા એનો અર્થ તમે કલેક્ટર ની સીટી પછી કહું તમે કલેક્ટર નહી તમે રાજા છો રાજા પણ બેહાડું પછી રાજા નું પદ જતું ના રહે તો કાઢી એટલે એક ચિંતા ના થાય એક વરિષ ના થાય ચિંતિત માત્ર કોઈને દુઃખ ના થાય તમે એરપોર્ટ પર બેઠા રાઘદેશ ના થાય ભય ન લાગે એટલે ચિંતા ના થાય અને સંસાર વ્યવહાર ચાહે સંસાર છોડાય નહીં ગુણો તે અને ના છોડવું તે ગુણો છે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 મગનભીર સંસાર છોડી દે તો ગુનો કહેવાય મગનભી સંસ્થા જો છોડી દે તો ગુનો કહેવાય અને તમે ના છોડો તો ગુનો કહેવાય ટુ વ્યુ એન્ડ નગરભાઈ લાઈન ઓફ ડિમાર્કેશન દેટ ઇઝ પ્રમાણે સારી રીતે કર્મ કરતો હોય પોતાનો આજે હું બલનભાઈ તરીકે મારું કાર્ય કરું અને મારા પોતા તરફથી સર રીતે ચાલતું હોય એમાં પણ તમારે બનવું તમારે એ નિ ધર્મ ના સિદ્ધાંત પ્રમાણે મગનજી બધા કાર્યો કરે અને હું પોતે ના કરું અને એની પણ સમાજ સંસાર રહેવાનું અને પછી સમાજ સાથે સાથે ચાલી પ્રમાણે આપડે કાર્ય કરવા પડે તો કે આ વિરોધાભાસ લાગે છે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 ત્યાર પછી આ ચાલશે તે છૂટું કર્યા પીને તેનાથી ભેગું થઈ ગયું જય કાકા અનંત કાળના પાપો ને લઈને એ પાપો કૃષ્ણ ભગવાન કહ્યું ગીતામાં કે જ્ઞાની કોણ કેવા હોય કારણ કે પાપને ગોઠવવાની નાશ કઈ નાખી એ પાપો નાશ થાય એવું તમે પાપ ના કર નાશ કરી નાખો નાશ ના કરવા દે તમે જમવા જ ના દે ને એકતા એકતા નહિ જેમ જુદે નહિ એ કહેવાય છે મમતા એટલે કે જુદા એવી વસ્તુ છે મારા પણ મારા પણ કોઈ છોડી દે પણ મમતા સુધે મહાપુરુષો છોડી દે દાદા મહાપુરુષે છે મારા પણ મમતા સુધે ભગવાન થાય મહાપુરુષો મારા પણ છોડી મમતા સુધર તો કોણ થઈ જાય મમતા ના મારી છે આ વિધિ મારી હમ પડી જઈ તક ના મારી છે તો હવે કું ફરી તારું તારું રંગ કેવું હતું આ રંગ કેવું એટલે તમારે પાછી આપે તો સાચી વાત ના આપે તો મારી છે ના આપે તો કે મારી જ છે મારું ના કહું તો ઘોટાળો બહુ થાય જવાનો એટલે અમને મમતા ના આ દેશની પણ મમતા અમે અત્યાવીસ વર્ષથી આજે એમના માલિક તરીકે રહ્યા નથી આ વાણીના માલિક તરીકે રહ્યા નથી આ મન ના માલિક તરીકે રહ્યા સમજમાં આવી એટલે મમતા જાય હવે આ મમતા થોડીક એવી રહી ગઈ જ છે કે જેથી મારે અહીંયા આવવું પડે કેવું છો એ ભગવાને આવું કર્યું નથી આવું ભગવાન ભૂલ વાળું કાર્ય ના હોય એનું એક ના હોય કાર્ય ભૂલ કાઢી શકે એવું એટલી કાર્ય આ તમારી કલ્પના હોય ભગવાન આવા નથી ભગવાન તો ભગવાન આ તો કલ્પના છે મગનભાઈ મગનભાઈ કલ્પના હોય એટલે ભગવાન આવું નથી આરોગ્ય ગુનો છે આપડા કેવું આરો કરે છે દસ લાખ કમાવ તું કબોર્ટ ગયા તાર ભગવાન સા એવું નથી ભગવાન નથી આયા ભગવાન આવું કરે ભગવાન અને જયારે તર આ વિકાસ ના આવ્યા માં તો મને યાદ કરજે હું તને મારી દ્રષ્ટિને અભેપ્તા કરી આવે છે એ તો મીઠી ના રાખે ને ત્યાં નાખી દે ને એટલે નાખી દે કે મીઠાશ ના હોય મોટ જેવું લાગે છે તો તો પાછો તો છે મતલે મુખો કે મત મુખાતું નથી ના મુકાઈ એટલે એટલે આપળા સાહેબ શું નામ તો આપલે સાહેબ મારે આ મુખ સુટ નથી દેતો મિત્તદાર મિત્તદાર મિત્તદાર બધ્યાણી બધ્યાણી બધ્યાણી કેવાની બધ્યાણી ઠળદાસ બધ્યાણી આપડામ હું કોણ દાડવા માટે અવસાન છે આપ અને એક બાજુ જ્ઞાન છે અજ્ઞાન એટલે શું ક્રાંતિ માં જીવન જીવવું ક્રાંતિ માં જીવન જીવવું શેખ હોય નહીં આગળ આવે ને સમજ આવે મણિભાઈ મણીભાઈ આ એમને જ પૂછ્યું બધાને સમજાવો એક માણસ ને ગામના શેખ હોય નગર શેખ આખું ગામ જમા દે એ તો નિયમ નો કાયમ નો નિયમથી લે હરકત નઈ કોઈ જતી બરાબર ને પણ એક દિત્ર આવી પડ્યા બારગામ થી મેં ચેક આપી દીધા લોકો ગમ્યું ચડે કરી ચડે કરી તારો ગામ માંથી બે જણા એ બે જણ કે છે જે બોલે છે આ સ્ટેટ આવું બોલે ને નમ્ર માણસ છે કેવો હશે એટલે કઈક અમલ છે અમને કીધું તેનો અમલ મજ છે અમલ કે નો છે આ લોકો આપડા નહી કેતા આ અમારા જમય થાય આ અમારા સકરા થાય આ બધી ગાંધી ની બોલી રહ્યા પંચકો આત્મા સમજ આ મારા જમય થાય ને આ મારા સસરા થાય આ મારો થાય આ મોહ દારૂ પીએ છો દારૂ પીએ છો સમજાય તમે સમજાવી વાત મારી આ મોહ દારૂ કહેવાય એ દારૂ ઉતરતો નથી અને ખોરાક ખાવાથી આ દારૂ ઉત્પન્ન થાય છે મોહ અને ખોરાક ખાય પોતે હું પોતે થાય તારું દારૂ લે દારૂ ના ઉતરે તો અધ્યા જ્ઞાન દારૂરે ત્યારે જ્ઞાન જ્ઞાન નો દુખ હોય નહીં અને અજ્ઞાન માં કોઈ દારૂ દુખ હોય નહી આ અભ્યાસ માં હોય નહિ શહેર નું હોય એટલું હન લાગે એટલું સમજાય આ પ્રકારનું જ્ઞાન હોતું જ નથી કોઈ કાળે એટલે તમે અભિયલ ના હોય કે હું કોણ ગયો ચકલ મોટેલ ના હોય સાધુ ધંધો એવું ના હોય તો ફોકસ તરફ જ્ઞાન હોય ટેમ્પર પરમાનન્ટ જોવું જોઈએ મેં એમને કહ્યું પરમાનન્ટ તમે એક ચિંતા થાય તારીખ બે લાખ ડોલર નો દાળ મળજો એક ચિંતા થાય રાખીરા પહેરાવોડી પહેરાવો તમારી જવાબદારી દસ લાખ વચ્ચે આવા કોઈ જ્ઞાની પુરુષ સ્વાગત છે જાતે હીરાને બોલવું પડે કે હું આ છું દરેક મારે કેમ બોલવું પડે દાદા ભગવાન બોલો જયભાઈ હું દાદા ભગવાન થયો નથી દાદા ભગવાન પ્રગટ થયા છે તે હું જ્ઞાની પુરુષ છું અને વર્લ્ડ ની અજાય તમામ જાતના પ્રશ્નો પૂછે છે કે ભગવાન શું કરે છે કોને બનાવ્યું કેવી રીતે તમારો ધનભાઈ ખુલી ગયો આજે ધનભાઈ ખુલ્યો કોઈ અવતાર માં ખુલ્યા નથી ઉપરી કહેવાય બોલે છે આપડે કઈ ક્યાં છે આત્મા ભેદ વિજ્ઞાની હા આ જ્ઞાની હિંસા ભગવાન જોડે એકતા ધરાવતા હોય એ તમને કહેસ ઇઝ બેડ ડાક્ટર ક્યાં ગયો બી ફૂટ ભરી પછી ભૂલા ભૂલાવી લગન માં ભગવાન જ દેખાય ભગવાન નો ભગવાન એટલે ભલે ભૂણો અ ભગવત એટલે ભગવત ગુણ જે હોય ભગવત ભાવ ભગવ ભગવાન કરી ભગવાન કોણ yeah without my mom without my mother so without my eyes without my god koi par ma pari jata koi laf lekin nahi hai i without my god yeah without my god mom ka boli dete nahi ka nahi hota hai પછી જે આવે એ ચોખ્ખો ભરવાનું છે આ વિધાઉટ માય પ્રકૃતિ બરાબર સમજાય નથી પછી પ્રકૃતિ સમજાવી પ્રકૃતિ જે પ્રકૃતિ વ્યવસ્થિત શક્તિ પ્રકૃતિમાં શું ફરક બાદ છે ડો બનારો બહાર બાબતો છે ડબો બનાર કોઈ ના હોય તો વ્યવસ્થિત અંકાર ઉપર હોય છે આપડે અહિયાં જે વ્યક્તિ જોઈએ સૌ વ્યવસ્થિત એને ચાલે સહંકાર ડખો બનાવ તમારે ધરોધો વિ કોઈ ધારો વિચાર અન્ય વિચાર પ્લેટ માં બેસાય I don't know.